જય સ્વામિનારાયણ અર્થમન ભાવ નિસ્તી તતલેષ સત્ય પુત્ર ધનભાજે ભજ ગોવિંદોવિંદ ભજ ગોવિંદોિંદોવિંદૂમ Artham Anartham Bhavaya નિમ સુખલેશ સત્ય પુત્ર ધનભાજાં ભીતિ વિહિતા રીતિ ભજગોવિંદ શંકરાચાર્યજી મહારાજ કહે છે अर्थम अनर्थम भावय नित्यम अर्थ एट पैसो ये, ये कहोर्थम पैसों अनर्थ करना भूंगू करना भावय विचार कर नित्य हमेशा નિત્ય હંમેશા આ વિચાર પકડી જ રાખ કે પૈસો ભુંડુ કરનારો છે નાસ્તી એટલે નથી તત પછી સુખલે શત્ય સત્ય વાત એ છે કે પૈસા માં લેસ માત્ર સુખ નથી અણુ જેટલું પૈસા માં સુખ નથી પૈસો અનર્થ કરનારો છે ભૂલું કરનારો છે એમ હંમેશા વિચાર પકડી જ રાખ છોડતો જ નહીં પછી કહ્યું કે પુત્રાદપી એટલે દીકરાથી પણ સગા દીકરાથી પણ સગા દીકરાથી પણ હંમેશા ભય જ રહે છે સર્વત્ર ઐશા વિહિતા બધે આ જ છે નો ઓપ્શન વિચાર કરો હવે એમને કઈ ને છૂટી જવું છે પણ આપણે ગોટે ચડી જવું છે આ વાત ગળે કેવી રીતે ઉતરે કે આવે ને ઓલું ફૂલ સ્ટોપ મૂકીએ ને એટલું સુખ પૈસા નથી આ વાત ગળે કોને ઉતરે ઉતર્યા પૈસામાં શું ખરેખર નથી સુખ અરે ન હોય તો દુઃખ થઇ જાય સાચું કીધું આપડે જે છે વિચારવું તો પડે થોડું પૈસો ન હોય તો દુખ છે પૈસો આવે તો ઉલટા લેશ માત્ર એમ કેમ કેવાય સુખ નથી પૈસાથી ખાવું પીવું આ લુગડા નો હોય તો ઉગાડા રખડી ભાઈ તો અનર્થ પેલો ઈ થાય પૈસા વગર અને એમ કે શાસ્ત્ર માત્ર સંતો માત્ર બધા છે પૈસામાં એટલું સુખ નથી નખ જેટલું સ્ત્રીમાં સુખ નથી આ સંસારમાં સુખ નથી આ સંસારના કોઈ પદાર્થમાં જરી સુખ નથી એમ બધા સંતો શાસ્ત્રો બધા એમ કહે છે ગળે કેમ ઉતરે કારણ કે જો સુખ ન હોય તો આ દુનિયા કઈ ગાંડી થોડી છે આ બધા એની પાછળ બધા કોઈને સંસાર ના પદાર્થો બધા જુઓ સાવ એટલું સુખ ન હોય તો માણસ આત્મહત્યા ના કરીએ એટલી જ કે ટીપી ન આવે તો પછી માણસ છો તો કાઢી જ નાખે છે તો આ બધા જીવે કેમ દુઃખ ની હૈદ આવી જાય છે આત્મહત્યા કરે જ છે નથી પડી જતા સુખ આવતું હોય તો જ રહેતા હોય ને જમઝમાટ છે બધે જ્યાં જોવા કેમ છે કેમ છે હાકોઠા જોઈને શેર બજાર ઊંચું છે આ તમે જોવામાં હવે આ વાત ને આ વાત મેલ કેમ બેસાડવું પાછા આમ ઘસીને કહી દીધું આમ એટલું સુખ નથી આટલું બધું ખોટું બોલે ઊંચી કરે કરો ઓંગળી ઊંચી કરો કોઈ એક નહીં કરતો એક નહીં કરતો કારણ કે એમ છે કે થોડું મળી જાય તો કોમ થઈ જાય અને કાપ નો ફોન આવે તો સામી નક્કી હતું પણ કેન્સર ચાલ એને દુઃખ ને આમ નઈ દુઃખ બે હવે આનું કરવું શું બાપા જીવનમાં સીમાનો નોભી વાણીઓ વાહે પીડ્યો તો મહારાજ ને જમાયડ્યા પ્રેમથી દીલકંઠ વરણી તપસ્યા માતા દૂધ પાક પૂરી ભજીયાન ભાવથી જમાડ્યા પછી બે ગાઉિ એટલે સહજાનંદ સામે કે ભાઈ હવે તો પાછા વળે એમ કે પાછો વળે કેમ જમા પૈસો આપો પૈસો લેક નથી કઈ નથી કોપીન વાળી છે તુંગડું છે જો એમ નઈ સંત મહાત્મા હોય એ આશીર્વાદ આપે તો એ ખનખનિયાનો વરસાદ થઈ જાય પૈસો આપો પૈસો પછી શ્રીજી મારા ત્યાં બેઠા ને ઓલા ઉપદેશ કેટલો આપ્યો પૈસા માં માત્ર શુભ નથી બોલ્યો કે ખોટું ના બોલો પૈસાથી છે જે કાુ વ્રજ વિષય મહી ચોરી ખાયા દહી ચોરી જે કા અનુ વ્રજ વિષય ચોરી ખાયા લક્ષ્મી મેળા થકી થયા રણ છોડ રજા ગોકુળ માં ચોર માખણ ચોર માખણ ચોર કેતા લક્ષ્મીજી ને રૂક્ષ્મિણી ની સાથે પરિણાતો લક્ષ્મી નારાયણ અને તમે કયો સુખ નથી બોલો આવું શ્રીજી મહારાજે પણ એવા ને તો કે જો ભાઈ તારું જમેલું પાછું લઈ જાય ઉલટી કરીને કાઢ નહી હું તને પૈસો તો નહી જ એટલે આપણને કઈક સમજવામાં મૂળે વાત એવી કે આ તમે કાગડા કૂતરા ભૂંડ અને એ બધા જોયા છે ને જોયા જ એ બધા વિષ્ટાંત મળે જોઈને એવું કૂતરા જલસી આપણને જે શ્રીખંડપુરીમાં રસ આવી એટલો એનામાં આવતો જ છે ને તો જ ખાતા હશે કાગડા કુતરા એમાં સુખ નથી આવે અને થાય તો છે એમ બોલી શકો તમે બોલી ના શકો ના બોલ નહીં પણ થોડુંક તો સુખ છે એમ બોલી શકો બસ આ વસ્તુ સ્થિતિ છે જયારે ભગવાન રસ કમાઈ જાય છે એની જયારે એ રસની ધાર પીએ છે વાલા એ રસના ચાખ પછી પૈસામાં સુખ છે આપણામાં જ્યાં સુધી ભૂંડવૃત્તિ છે શુકરવૃત્તિ છે કુકરવૃત્તિ છે ત્યાં સુધી આ બધું સુખમય લાગે છે જ્યાં સુધી સ્વાદ ચાખ્યો નથી ભગવાનનો ત્યાં સુધી તકલીફ છે એ આપણા દક્ષિણેશ્વર મંદિરમાં કલકત્તા પછી ત્યાંથી પોતાની આસને પધાર્યા વિવેકાનંદ એટલે નરેન્દ્ર ત્યારે પાછે પાછળ આવતા હતા પોતાના આસન ઉપર રામકૃષ્ણ પરમશ બેસીને શરીરામ લંબાવ્યું લંબાવતા ની સાથે ચીસ પાડીને બેઠા થઈ ગયા હો રામ હોવેક હસન ઉપાડે આસન ઉપાય આની નીચે કઈક અગ્નિ નો કોલસો છે હે બાપા આ ગોદલું ગાદલું અહિયાં ક્યાંથી કોલસો હોય હોય તો સળગે ને બધું નહીં નહીં તું ઉપાડ આની નીચે અગ્નિ કોલસો છે મને ધજાડી દીધો છો હજી મને જે છે તો વિવેકાનંદજી આસન ઉપાડ્યું અંગારો આ તમે વિચાર કરો કે છેક આસન નીચે એક રૂપિયા નો સિક્કો પરમસિંહ તો દાજી ગયા હવે એને તમે પૂછો કે આમાં સુખ છે લેશ માત્ર સુખ નથી આ જોયની અનુભૂતિ બોલે છે પછી ખ્યાલ આવ્યો કે કોઈ શિષ્ય એ જ પરીક્ષા લેવા માટે કાંતા સ્ત્રી સંપૂર્ણપણે ત્યાગ અને વૈરાગ્ય કેળવા વગર ક્યારેય ભગવાન સુખ પમા નથી અને જીવનો મોક્ષ પણ થતો નથી આ અપેલ વાત છે એમ આને ફેરવી ના શકાય એટલે સતત સ્ત્રી ધન નો નિષેધ બહુ પરમી કરતા બહુ મોટી ભ્રમધાર રસદાર મહારસનું પાન કર્યું છે એટલે એમને આમાં એમની ભૂંડ કુકરવૃત્તિ ટળી ગઈ છે હવે બીજી દ્રષ્ટિએ વાસ્તવિક વાસ્તવિક તો નહીં કે વ્યવહારિક કે સૌ સંસારીઓ આપણે બધા પૈસાની સંપત્તિની ઉપયોગી એમાં તો કોઈ ના ન પૈસા વગર કઈ થાય નહીં વ્યવહાર બધો ચાલે ખાવું પીવું રોટલા રેવું આવા સા બધું જોઈએ જ તો પછી આનું અર્થઘટન કેમ કરવું આમાં થાય છે શું કે સત્પુરુષો અને આપણા શાસ્ત્રો એને આપણે સમજતા નથી આવડતું એટલે ઘણા ને પછી એમ થઈ જાય છે આ બધું ઠીક એક બાજુ કાઢી નાખવા જેવું છે પણ સમજતા ન આવડે એટલે મૂળ વાત આ હારદાર શ્લોક નો એક તો એની દ્રષ્ટિએ લેશ માત્ર સુખ નથી બીજો મર્મ એ છે કે પૈસો ઉપયોગી તો છે જ એ તો સંતોષ સ્વીકારે છે અહિયાં ભગવાન ના આવે તો સંપત્તિ વગેરે ના તો નથી જ યગનો મહોત્સવ થતા હોય કે જે કઈ થતું હોય તો પૈસા વગર તો નથી થતા એ તો બધું વાત સાચી છે ઉપયોગી છે એ વાત સાચી પણ અહિયાં લલાટમાં લખી રાખવા જેવી વાત સંતોન શાસ્ત્રો ને એ કે લોકોના મનમાં એક બહુ માન્યતા દ્રઢ ઘુસી ગઈ છે અને કોઈ રીતે નીકળે એમ નથી કઈ કે જેમ પૈસો વધારે મળશે એમ હું વધારે સુખી થઈશ એ માન્યતા તદ્દન ખોટી છે ઘુસી ગઈ છે કે નહી કેવ બધા એમ છે કે બહુ પૈસા મળે બહુ બધું મળે જે ઈચ્છે તે મળે ને એ જહર જલાલ ને બધું હોય તો સુખ ના છૂટી જાય એ માન્યતા ઘુસી ગઈ છે એ માન્યતા તદ્દન ખોટી છે શંકરાચાર્યજી ને કેવું છે કે ભાઈ ચેતી જાઓ પૈસો જેમ વધે એમ સુખ વધતું નથી એ જ છે કે પૈસો વધે સુખ વધે સંપત્તિ વધે સુખ વધે ભોગ સાધનો મળે એમ બધું સુખ વધે ના સનાતન સત્ય છે લેશ માત્ર આ પરમ સત્ય છે તમે જેમ વધારે સંપત્તિ કમાશો અને જેમ સુખ સુવિધાઓ નિષ્પન્ન કરશો એમ સુખની માત્રા ઘટશે સુખી માં સુખી દેશની પ્રજાની ગણતરીઓ કરવામાં આવે ત્યારે બાંગ્લાદેશ એવા બધા નામ આવે છે અને હું દુખી ને દુખી તો જાપાન અમેરિકા ની બધે ભારતનું નામ આવેહન ટેકો થી બેઠા હોય હવે આવું તો કોને ગોઠવતા આવડે કયો ખુરશી વગર ખુરશી બનાવી લે આમ એક બીજા ને ટેકો આપી અને લેર થી બેઠા હોય ઊંચી ની બીડી પીતા હોય દેતા જ એવી ઉછીની બીડી પી આવી રીતે આમ ટેકો દઈ બેઠા હોય પૂછો કેમ છે અરે લેરા છે જો આ તમે જુઓ નિત્રમાં કઈ છે એટલે આજના જે કોઈ તમારે પર્સનાલિટી ડેવલપમેન્ટ વાળા પણ વાત કરતા હોય એમાં બિઝનેસ મેન્સ જે મેન લોકો છે એના માટે જે મેનેજમેન્ટ પ્રશિક્ષણ આપનારા છે એની વાત આ સુરમાં જ આવે છે કે જેમ જેમ સંપત્તિ કમાશો એમ સુખની માત્રા ઘટશે એ લખી રાખો કોઈ સુખી નથી થયો અને ગરીબી માં તો પૈસો મળી જાય એ બધા સુખી હોવો જોઈએ એવું તો છે જ ને એ જેટલું રડે છે એટલા બીજું જ કોઈ રડતા નથી એ ખાલી બધા આમ લાલ ગુલાબી થઈને બહાર નીકળે છે ત્યારે આપણને લાગે છે બહુ શેઠજી સુખી છે એટલે વધુ જેમ જેમ મળશે એમ હું સુખી થઈશ એમ માન્યતા તદ્દન ખોટી છે પરમ સત્ય એ છે એટલે પૈસો આવે છે એની સાથે સુખ આવવાને બદલે બીજું ઘણું બધું આવે છે અને દુખકારી હોય છે એ જાણવા જેવી વાત છે પૈસો આવે એની સાથે પેલી બાબત એ આવે ચિંતા આવે પૈસો આવે એની સાથે ચિંતાનું પોટલું આવે હા પાછો પૈસો એવો ચમત્કારી છે ચમત્કારી કરતા અજીબો વસ્તુ છે મહા અજીબ છે કે પૈસો ન હોય તોય ચિંતા અને પૈસો આવે તોય ચિંતા કયો હા પૈસો ના હોય તો ચિંતા પૂરું કેમ કરોકરી બંધ થઈ ગઈ મંદી આવી ગઈ પૈસા નથી ડોસો માંદો પીડ્યો છે અઢીસો રૂપિયા ની ઇન્જેકશન દેવાનું છે ડોક્ટર કે નારંગી રસ પીજો પંદર રૂપિયા એક નંગ નારંગી આવે છે અને નીચોડીએ ત્યારે ચાર ચમચી રસ નીકળે છે અને ડોક્ટર એમ કે છે કિલો છે આને ખવડાવું શું મેળ પડતો નથી માગ્યા મળતા કોઈ દેતું નથી બે દિવસ થી ખાવા નથી મળતું છોકરા દૂધો કે ના બેઠા એ તો જેને વીતી હોય એને ખબર હોય તો પૈસો ન હોય તો ચિંતા કરવું ક્યાં જીવવું છે એ ચિંતા પણ યાદ રાખો ભાઈ પૈસો ન હોય તો એક જ પ્રકારની ચિંતા અને પૈસો આવે તો ત્રણ પ્રકારની ચિંતા ટ્રીપલ ત્રણ પ્રકારની ચિંતા છતાં જો પૈસો જ ઈચ્છે છે શા માટે પૈસો આવે તો એની સાથે ચિંતા તો આવે પણ એમાં સ્ટેટસ ઊંચું આવે એટલે એમ લાગે કે ભાઈ કઈક છે અરે ભલે અંદર હળગી જાય પણ હમ વોટ પાડી દેવો જોઈએ એટલે ત્રણ ગણી ચિંતા આવે તો ભલે આવે પણ પૈસો જોઈએ જોઈએ જોઈએ ફિલો ત્યાં સુધી કીધું કે પૈસા વગર દુઃખી થવું એના કરતા પૈસા સહિત દુઃખી થવું સારું પૈસો નથી એમ માની દુઃખી થવું એના કરતા પૈસો છે ને દુખી થવું એ હું વધારે પસંદ કરું છું કે નારા ફિલો છે કારણ કે એમાં તો સલામ તો કરે ને કોઈ ઓલે તો રાકડું છે ભીખાનું છે ફલાણું છે હે જા એમ કરે કાંઈ ભલે ચિંતા છે હેરાન થાય છે એટલે પૈસો ના હોય તો ચિંતા જરૂર છે એ તો જેને ન હોય તૂટી પડી હોય એને જ ખબર પડે પણ એક પ્રકારની ચિંતા છે પૈસો આવે તો ત્રણ પ્રકારની ચિંતા છે પેલી બે પૈસા કમાવાની ચિંતા કઈ ઓછો પરિશ્રમ ને ઓછું ટેન્શન ને ઓછી સ્ટ્રેસ લીધા વગર કઈ પૈસો આવતો નથી તો જે કમાતા હોય પૂછો આ બિચારા ખેડૂત ખેતી કરતા શિયાળાના ઘઉં આવ્યા હોય કડકડ કડગી ટાંઠ જો દાંત આમ કડકડકી જાય એવી છે જેવી ઠંડી પડે રાતે પાણી આવે રાતે લાઈટ આવે એમ તો કાવીને આ બધું બાઈ જ હોય રાતના બાર એક બે વાગ્યા હોય ઘઉં હોય ભૂત ને આ બે જ લાગે અને રાત નું પાછું એટલે ક્યારા ની અંદર પાણી વાળી અને પાછળ જઈ અને પગ ક્યારા નાખી દે અને નીકળે પણ એનો ડેફામ પીડ્યા હોય તો એનું કે મારું કામ પાણી અડતા અડતા અહી ઉઠે અને હળી કાઢીને આગળ વિચાર કરવા જેવો છે મારો બાપ કાળી મજૂરી કરે છે ત્યારે બે પૈસા કમાતા હોય છે બાપ ને કે લોક ટેબલ લેવું છે કાગલ લખે હવે ફોન કરે લોક ટેબલ બે હાજર મોકલે લોક ટેબલ લેવું છે કેવું કે આવતું છે પચાસ થી ચોપડી આવે એ બાપા ને ખબર ન હોય અને આ છોકરા ઉડેડિયા રાખે વિચાર કરવા જે એક શિક્ષક ટ્યુશન કરતા છે વિચાર કરો કોફી પીવી દાડો કાઢી ના ઘડી વાળું પાડે તમે ક્યાં હોય ટ્યુશન કરતા મહિને પચાસ સાઠ હજાર કે લાખ રૂપિયા પણ પાન ના ગુટકા ચાવી રાખે ચાય પીધે રાખે ખાવાના વેળા નહીં હળીઓ કાઢે જ રાખે હા પાપડા જેવી થઈ ગયું હોય સ્કૂટર હાંકી હાકી ને કે ગાડી હાંકીને આમ આમ લખી લખી આંગળા આમ થઈ ગયા હોય ઓપરેશન કર્યા જ રાખવાના કર્યા રાખવા ઉતા ઉતા કામ થાય છે હે ગમે એવો થાય ટેન્શન કેટલું દેવું પડે એ ટેન્શન કેટલું આપવું પડે નઈ તરફ બીજું કાપી નાખે તો દવાખાના માં ડોક્ટરે ગુલાબનો સરસ હાર મૂકેલો સફળ થાય તો હું તને પહેરાવી હેલા હોય રા થાય ક્યાં હોય હમણા એક છોકરો કેતો હતો ને એ મેડિકલ નું પડે પછી પ્રેક્ટિસ આવતું હોય ને એ કે સાહેબ સ્વામીજી મારે એનો સ્ટુડન્ટ કેટલી મજૂરી હોય સ્વામી ત્યારે ડોક્ટર થતા હશે પછી તો શું હશે અમારે જે વિદ્યાર્થી અમારે એટલી બધી મજૂરી છે ના ધોવાની તો વાત ક્યાં જવા દો ચોવીસે કલાક એમાં જયારે કઈ આવું હોય ત્યારે અમારે પગે ઉભું પડે સિનિયર હોય એના હુકમ હોય તો જુદા જરી કાકા પાછા થાય છે આપણું જિંદગી દેવાઈ જાય હે બધી કેટલું ધ્યાન રાખવું પડે સ્વામી હમણાં જ ક્યાં બે દિન પેલા મારે એનો સ્ટુડન્ટ એટલા અમે હું થાય ગયો એ થાય ગયો જાજરું ગયો ત્યાં હોય ગયો ગોતી ગોતી થાકી ગયા બોલો એ ન્યા હોય ગયું એમને કેટલું હશે બિચાર ગયો ખાલી કરવા પણ પડ્યો જો બે પૈસા કેમ મળે છે પૈસો કમાવો એ કઈ ઓછી વાત છે બઉ ટેન્શન છે બઉ ચિંતા છે કેમ કરવું કેમ લાવવું એક એક એડવોકેટ દલીલો કરવાની છે કેસ જીતાડવો ભલે લીધો હોય ખોટાનું હાચું કરવા માટે કઈ ઓછા એને એકવા પડે કઈ સુપ્રીમ માં શું બોલાવી છે ફલાને શું જજમેન્ટ અપાયું છે ઓગણીસો નેવું માં શું અપાયું ત્રણ માં શું બે હજાર માં રિસન્ટ શું આ પેજ તમારે જોઈ લો આ ચુકાદો જો આ બેન તો જોયું આ ડિવિઝન હજુ આ જોયું ફટાફટ ત્યારે ભાઈ ના એને ત્રણ મિનિટ ની જુબાની ના ત્રણ લાખ રૂપિયા મળતા હોય કે આમ થાય હાલે તે ચરડ ચરડ કોર્ટ થાય એવા સરસ જોડા ખોટું કરવા માટે જેવો છે મહેનત કરી ખાને તો સાહેબ તમને શું ખબર પડે આમાં અમારે કેટલી મહેનત કરવી પડે છે એક અમારે જે માગી જવો કેટલું રખડવું પડે છે સાહેબ કેટલું રખડવું પડે છે તડકા હોય ટાઈટ હોય અને બેંકમાં સારું બેલેન્સ થઇ ગયું હોય તો કહી દુ મારે બે બંગલા છે અને ચાલીસ લાખ તો મારી બેંક છે અને સાંજે સાત વાગે તો મને ગાડી લેવા માટે આવશે મારો છોકરો પણ ભીખ માંગવી પડે એટલે જો મારે કઈ ઓઢાતું નથી ખડકા લુગડા પહેરાતા નથી આ કંદુ મા રાખવું પડે છે તમને શું ખબર પડે મહેનત બહુ મહેનત કરી અમિતાભ બચ્ચન અને પિતા હરિવંશરાય બચ્ચન એ જ આર્થિક સંકળામાં અમિતાભ નાનો છે હરિવંશરાય બચ્ચન કવિ છે મુશાયરો માં જાય કવિતાઓ રજૂ કરે મોડી રાત સુધી મુશાયરા ચાલે પછી કઈ ગીફ્ટ મળતી હોય એનું મળતું હોય બધું એ બધું લઈ મોડી રાતે બે વાગે ઘરે આવે પરિવાર હોય અમિતાભ બચ્ચન નાનો હોય પાપાની રાહ જોતો હોય બે અઢી વાગે આવે એટલે અમિતાભ કે પપ્પા બહુ બધી દેર હોય આટલું મોડું એની દેર હો શકતી ક્યાં ત્યારે હર્ષ હરિવંશરાયના બાપ બોલે બેટે પૈસા કમાના બહુ કઠિન હે યાદ રાખો બેટે પૈસા કમાના બહુ કઠિન વર્ષો ગયા હરિવંશરાય તો નિવૃત્ત થયા અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પડ્યા શૂટિંગમાં વ્યસ્તો હોય એ તો બોલી ત્રણ સાડા ત્રણ ત્રણ વાગે પાછા ફરે એના બાપ હરિવંશરાય રાહ જોતા હોય અમિતાભ આવે પૂછે બેઠે ઈદની બળી દેરજી પૈસા પૈસો નથી મળતો આ એક ચિંતા સતત અને એ મહેનત થી પતી જાય છે થોડું છે આ ફિલ્મોમાં કામ કરતા એટલે કેટલું ધ્યાન રાખવું પડે હેટલા કટ કરે કેટલી વાર શોર્ટકટ કરનાર નથી બરાબર સેજ આમ હાથ થઇ ગયો એ ના ચાલે આમ જ થવું જોઈએ આમ જ થવું જોઈએ ના ચાલે છે સ્માઈલ થોડો વધારે ના ચાલે આટલું જ થવું જોઈએ ક્યારે ફિલ્મો છે એ પોક્ષ ઉપર ચાલે ફિલ્મ ચાલે સુપરહિટ જાય થોડુંક આમા કરી નાખું છે આ આપડે ગુજરાતી ફિલ્મો હોય છે અઠવાડિયા તૈયાર કર અઠવાડિયે બંધ થઈ જાય અઠવાડિયામાં તૈયારી કરી નાખે નહીનત કેટલી હોય એમ અને ગાનારાય કોઈ કોઈ ગીત હવે તો આ બધું આપડે તો જૂનું જોયું નથી હાઉ સાચું હા વાચી વાત કરો આપડે કોઈ ની પગથિયું ચીડ્યા નથી તમારા હમ આ બધું આવતું હોય છે ઘણું બધું હોય છે એવું કઈ નથી હોતું પણ એ બધું કરવા માટે સંગીતકારો એ કેટલી મહેનત લેતા હોય છે બઉ ગજબ છે એમ ઇંગ્લેન્ડ ની અંદર એક ચિત્રકારે બઉ શ્રીમંતે પોતાનું કઈ ચિત્ર બનાવ પોસ્ટર બનાવ આપ્યું છે ગમી ગયો શું વાત છે જેવો હું એવો તમે દોરી દીધું હા સાહેબ સાહેબ લઈ જાત શું ચૂકવાનું 5000 પાંચ હજાર પાઉન્ડ ઓછા શક્ય જ નથી હું ના આપું તો આ મારે કોને પરણાવું આ તમારું લીય કોણ આ કરાર થયો છે તો સાહેબ તમે કીધું તું જે મહેતાણું થાય એ તમે કહેજો તમે લખ્યું છે ને મેં મહેનતાણું જે થાય કેજો મહેનતાણું મેં કીધું પાંચ હજાર પાઉન્ડ થાય પણ તમે પાંચ કલાકમાં આમાં વાપર્યું છે શું કેન્વાસ છે પાંચ કલાક ની મહેનત ગણો તો તમે પાંચસો પાઉન્ડ આપી દો પાંચ હજાર પાઉન્ડ તો કે એ તો મારું મહેનતાણું આટલું થશે માહનો કોર્ટમાં કેસ થયો જજની સામે પેલા દલીલો કર્યો કે આટલું જ વપરાયું હોય આટલું મોકલું તો હું ઉદાર દીલે પાંચસો પાઉન્ડ આપી દેવા માટે તૈયાર છું પણ પાંચ પાઉન્ડ પાંચ કલાકમાં અને જજ સાહેબ આ છે તમારું શું કેવું છે પાંચ કલાક જ જુએ છે પણ પાંચ કલાકમાં આ બ્રિટન ની અંદર કોઈ આવું એનું ચિત્ર બનાવી આપે તો હું એને છ હજાર પાઉન્ડ આપું બનાવી દે પાંચ કલાકમાં મેં દસ કલાક આપ્યા હાલો ચાલો પાંચ કલાક જોયે છે બનાવવાની પણ આની પાછળ મારી અત્યારે પાસઠ વર્ષની ઉંમર છે અને મેં પચાસ વર્ષ આમાં ગયા છે એ જોવાના છે કે આ ચિત્ર પચાસ વર્ષે બન્યું છે પાંચ કલાકમાં નથી બન્યું એટલે પચાસ ત્યારે પાંચ કલાકમાં બેનું છે એટલે મહેનતાણું પાંચ કલાક નું ના હોય પચાસ વર્ષ નું હોય જજ સાહેબ કહી દીધું પાંચ પાઉન્ડ ચૂકવી ગયો અને જજ કે સો પાઉન્ડ મારા તરફથી બેટ પચાસ વર્ષની સાધના છે એક સંગીતકાર હોય મોહમ્મદ રફી હોય કે લતાજી હોય કે ત્રણ લાખ રૂપિયા લઈ જાય આપણે ત્રણ કલાક ગાંધીઓ કોઈ ના જાય ઉલટા ને આરતી નાખ્યો એ લઈ જાય કારણ કે ઘણા એવું ગાતા હોય અગર તું બંધ થઈ જાય તો કળિયુગ અને વેલા એવું શું મધુર ગાતા હોય કે આપણે ભાવ ભાવ યાદ તાજી કરાવી દે છે એટલે પૈસા કમાવા બહુ જ કઠિન રહે છે અરે પેલી ચિંતા કમાવાની બીજી એની પાછળ ઉભી છે સાચોવાની હવે દલો મળી ગયો રાખવો ક્યાં આયતો શેર માં રોકું તો ડૂબી જાય તો આ કંપનીમાં મૂકવું આ ધંધામાં રોકવું ન ઉપડ્યું તો કેટલી મૂંઝવે સાચવાની જેવો કોકચોરી જાય લૂંટી જાય ટેક્સ વાળા હલવાડી દે ઓલું કરે તે કરે કેટલું માથા ઓહ હો પૈસો આવ્યો પછી તમે બેઠા છો સોના નું પૈસો આવ્યા તમે સાચવવાની ચિંતા ક્યાં નાખવું કેમ સાચવવું કેમ કરવું ક્યાં રોકવું આ ઘણા બધા ધંધા કરતા હોય બોલો પણ માલ આપે હવે ઉધાર છે ને હીરા બજાર જવો તમે પછી બીજે પેપર પાંચસો કરોડ માં ઉઠી ગઈ પેઢી કેટલા કરોડ નું કઈ પણ શું કરવા ને તમે ઉધાર આપો તો આ ધંધો જ ઉધારીનો એમ આમ આપો આવ્યો નો જોઈ ગયું તમે પેલો આવ્યો તો ભાઈ આ શું કેવાય યાર્ડ માર્કેટિંગ યાર્ડ મગફળી નાનું રહે એમણે કીધું કે ત્રણ લાખ ડૂબી ગયા છે આટલી મોટી તકલીફ છે લાવે તો સાચવાની ચિંતા અને તારા ત્રીજી ચિંતા વપરાય ન જાય વ્યય ચિંતા કેટલી ચિંતા બીચારે મો સંતાડવું પડે જવાબ શું દેવા આનો શું કરવું એમાં ઘરના અરખા હોય તો એ ઠીક નહિ દો ને દરો ભાઈ છે દો ને તારો ભાઈ જેવો છે નથી દીતા જેવો તારા ઉપર થી ખબર ન પડે તારો ભાઈ કેવો છે બે વર્ષની વાત હા સાચું જરા ખોટું નથી કેતો બે વર્ષ પેલા મારી પાસે હરિભગત આ નિમાણા થી બેઠા લે કે ભાઈ તો તમારું કામ પીડ્યું છે મેં કીધું આને મારું શું કામ પીડ્યું છે એક જણા ને વીસ લાખ ઓછી ના એ અને એ ફલાણો કઈ તમે ઓળખો એને ઓળખતો નથી તો એવો પાછા નથી દેતો ગલા કરે છે મેં કીધા બરાબર છે મારું શું કામ પડ્યું બિલ્ડર ખૂટતી સાધુ થઈ ગયો અને તું મને એમાં ક્યાં પાછો નાખે આ બધું કરવું ના પડે એટલે મને ક્યાં સાચી વાત છે બીજા પકડતું જ આવું હતું મેં કીધું એટલે છીર ના આપવાની માથા કોઈ શું કરવું વ્યવહારો સાચવાની ઘરમાં ખર્ચા થઈ જાય છોકરો ઉડાડી નાખે કોઈ બૈરા હોય એના હાથ છૂટા હોય વાત વાતમાં સસ્તો ફાળે પીંડો સસ્તો ફાળે પાંચકી રો ઉપાડ્યા આવડો મોટો ટોપલો લઈ આ કે આ શું ઢગલો કર્યો આપણે બે જણા છી આ શું લઈએ સસ્તો હતો લઈ લીધો પણ આ ખૂટવાડીએ કેમ પછી એક દી આડો કાપે ઉભો કાપે જાદરુ રાડું પાડે છે એટલે વેય નહી ચિંતા છોકરા ઉડાડી નાખે અમારી જેવા સાધુ સંતો ફંડ ફાળા તમારા હોય પચાસ અઢી લાખ અઢી કેમ થાય થાય ભગવાન દઈ રે આનું શું કરવું વિચાર કરો એટલે ઘણા એવા ને પછી એવું કે સંતો કઈ પૂછે ને હું ધંધો કરો કઈ કરતા નઈ સાધુ નગર માં પધારેલા સૌ દર્શને આવે અને કોઈ કેળા મૂકે કોઈ પોપરીઓ મૂકે કોઈ સફરદન મૂકે કોઈ નારંગી મૂકે કોઈ સંતરા મૂકે કોઈ આમળા મૂકે કોઈ ગાજર મૂકે કોઈ મૂળો મૂકે કોઈ શેરડી મૂકે કોઈ કાંઈ મૂકે આમ બધા આવે એટલે સાધુ બધા આવો બેસો કેમ છે જય શિયા જય નારાયણ જે બધા બેસે ને કેમ છે આ બધી વાતો કરે એમાં શેઠ દીકરા બે આવ્યા જાટા પાટા હોય શણગાર બાજુવાળો કે સોના ના દીકરા એટલે અમે આગે આવી તો તમે ક્યારેય ન પૂછ્યો તમે કોના દીકરા અને ઓલે સોના બે ગીની મૂકી તો કોના દીકરા એ સોના દીકરા ચિંતા કેટલી એમ અને એમાં જો પાછો લોભી સ્વભાવ હોય મારી નાખ્યા છૂટે જ નહી તમારે હે રામ રામ રામ રામ હેજાની ઘરવાળી માંદી હતી જૂનો જમાનો પૈસો ઘણો લોભ્યો ઘરવાળી આખા દી થી રાડિયું નાખતી હતી તમે વૈદ ને બોલાવો વૈદ ને બોલાવો મને નથી સારું હવે સારું થઈ જાય એમાં આપડે શું ઓહડિયા કરીએ ઘરમાં બધા મસાલા રસોડા બધા ઓહડિયા જ છે હા જરી હું ફાકો આમળું ફાકો હળદર ફાકો હબજિયાત હોય તો મીઠી સોલ્ટ બે મીઠું નમક બે ચમચી પી જાવ થઈ જાય ભટભટ ભટભ બધું ખુલી જાય બધું એમાં શું ને વૈદ ને બોલાવવાનું આવું બધું આ બધા ઢોર ના પૈ ખીડા દે બધા ડોક્ટર બોલાવે છે પૈસા દે દેવાના હું નહીવું એટલે તું મરી જાય એમ હા ને તો તમે જ કહ્યું મોડું તો દરે હવે હું વૈદ ને બોલાય આવું જૂનો જમાનો વૈદ્યો વૈદ ને બોલાઈ આવું છું હવે જાઓ પણ હવે મને કઈ લાગતું નથી નારાયણ અરે એમ બોલ માં તું હિમત બોલાવી ત્યારે બોલો એકદમ જોડા પહેર્યા ન પહેર્યા ભાગ્યો ભાઈ બોલાવે ત્યાં યાદ આવી ગયું એટલે આવી પાછો ઘરવાળી ગયા પચાસ ડગલા ભાઈઓ ગયો તો શેરી ને નાખે ગયો હતો ત્યાંથી પાછો આવ્યો વિચાર કરો તમે આ દીવો ઠારતી જાય છે ફૂંક મારતી જાય છે દીવા હતા ને તેથી એ ઠારતી જાય હવે આવત નહી ભટકાય ગયો હોય તો પણ કહેવાની વાત છે વ્યય ની ચિંતા પૈસો હોય ઉડતી ઉડ્યા ઉપર ચીડ્યો ગાશી અને વ્યય કરવા કપાઈ આવે ને એવી એમાં એ જોતો છે ને એમાં ક્યાંક આવી ગોરો લટતો લટોતો આમાં ગયો તે પાણી ઉપર ચીડ્યો ગોરો પાડી ઉપર ચડી પતંગ એના પાંચ મેળે રસોડા ની બારી પાછ નીકળ્યો તો એ બોલતો ગયો મારું જમવાનું બનાવતી નહી મારું બનાવતી નહિ હવે પૈસો કમાવાની ચિંતા સાચવવાની ચિંતા અને વ્ય ખર્ચ ના જાય એની પણ ચિંતા હવે વાત સાંભળો મહેનત વગર પૈસો નથી મળતો એવું નઈ કઈ નથી મળતું એ ગુણ શીખવો હોય કલા શીખવી હોય કઈ વિદ્યા શીખવી હોય અરે અમારું શાસ્ત્ર જ્ઞાન જોવો કે કોઈ બીજું જ્ઞાન તમારે શીખવું હોય તો કેટલી મહેનત કરવી પડે કેટલા શાસ્ત્રો કેટલું શાસ્ત્ર નું કઈક થાય છે પરિશ્રમ ફર્ક એટલો વિદ્યા સંપાદન કરો જ્ઞાન સંપાદન કરો ગુણ સંપાદન કરો મહેનત થી જ થાય એમ પૈસો પણ મહેનત થી જ મળે પણ ભેદ એટલો છે કે આ જ્ઞાન ગુણ કલા મહેનત થી ભલે મળે પણ પછી એનું આપણે રક્ષણ ન કરવું પડે એ વિદ્યા જ્ઞાન આપણું રક્ષણ કરે ત્યારે પૈસા ને આપણે રક્ષણ કરવું પડે પૈસો આપણે ન સાચો ગુણ વિદ્યા કલા જ્ઞાન રક્ષણ કરે અને આપણે પૈસા નું રક્ષણ કરવું પડે સતત એક જણો દિવસે ટ્રેન બોમ્બે થી ઉપડે એમાંથી આવ્યો અને રાતે બરાબર નવ વાગે અમદાવાદ રેલવે સ્ટેશન કાળું કરવું ગુજરાત પછી તો પેસેન્જર ઉતરે પછી ટિકિટ માગેટ ટિકિટ તો આપી પણ હવે નથી શું આપે અરે જીવા જોડી ના ચાલે જીવા જોડી કરતો નથી પણ નથી તો નથી લે નથી ટિકિટ અને તું પણ મને પૂછનારો અરે ઓલે પૂછવા વાળી થાય છે આ મારી ફરજ છે ફરજ હશે પણ નથી ટિકિટ એટલે નથી તો ના બોલે મને ઘર માં કોઈ પૂછતું નથી તું મને પૂછે અરે ભાઈ ઘર તમારું ઘર છે ટિકિટ તમારે દેવી પડે આમ કરીને હલો ભાઈ ઓયલો આત્મ મારશે પોલીસ આવી બે આને પકડો અરે ભાઈ તમે કેવાને માર્યો મારે બાબુ મારે જીવાજોડી કરે બોલે જીભાજો સાહેબ નથી ટિકિટ છે અને ટિકિટ વગર આવ્યો છે પાછો માથા કુટ કરે મારો અમારા કર્મચારીઓ રૂમ હતો ને ધક્કો મારી બારણું કરી દીધું બંધ બાય મેળવું તાળું રાતે મોટા સાહેબ હોય નઈ કોઈ અને કેસ પતાવો કેમ અને બાર બેઠા પછી સવારે છ હાથ આઠ વાગે છે એટલે પોલીસ કે અમે નજરે જોયું છે તારે ટિકિટ હતી નઈ તું કેતો ટિકિટ બીકીટ કઈ છે ત્યારે અત્યારે દીદી કે નહોતી દેવી પણ કારણ શું કારણ શું મુંબઈ થી આવું લાખ રૂપિયાનું જોખમ છે લાખ રૂપિયા બેળા અમદાવાદ જેવું નગર અજાણ્યો છઉ રાઈતે જાઉં ક્યાં એ તમે મને રૂમ માં પડ્યો બાય તાળું માર્યું બે પોલીસ બંદુકલી બેઠા હવે આ ટિકિટ બતાવી તો આ ફેસીલીટી મળત પૈસા ની બાબત એવી છે જો સાચવતા આવડી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી એ સાચવવાની રીત ભગવાન ધંધો છે ઇન્કમ છે જે તમારી કમાણી છે જે કઈ સંપત્તિ છે એમાં ભગવાનનો હિસ્સો એટલે શિક્ષા પત્રી માં આવ્યું ભાગ કાર્ડ દશાંશ વિષાખ તમે ભગવાન ને રાખો કે જે કમાય દસમો કાઢ સો રૂપિયા કમાયો તો દસ રૂપિયા એના હજાર કમાયા સો રૂપિયા હા એટલે શું છે કન્યા પક્ષ વાળા મૃત્યુ છોકરો જોવા ગયા અને બધા બેઠા ને કરતા ત્યાં કન્યાના બાપ હતા એમણે છોકરા ના બાપ ને વાત કરી અમારે તો એવું છે કે છોકરો છે અને આમ બે નમાણીઓ થઈ નમણી હાથ ધી ગરીબ એમ ફગાઈ થઈ જાય તો ગરીબ પ્રકૃતિ નો છે ને એટલે ગરીબ થઈ નીચે બે ગયો ત્યાં કન્યા બાપ કેમ અમારે તાજા ગરીબ નથી દેવી એટલે એમ એમ ગરીબ ના થઈ જવું લાખ રૂપિયા નો પગાર ગરીબ છે તો એની રીત પ્રમાણે દસ હજાર કાઢી લખો આ દસ પાર્ટનર બનાવ્યો ને ધંધામાં ઠાકોર અને તમે કોઈ પણ ને તમારું પાર્ટનર બનાવો તો પછી નજર રાખે ને કે ભાઈ જો કેમ છે પોઝિશન શું છે શું છે આમ છે તેમ છે આવી ત્રણ ઠેરા મારી જાય જેટલું કઈ માર્કેટમાં પેલું રિસેશન આવે તો વધારે આટા મારે જા આવના સુરા બાપુ પેલા તો ગામધા હતા અને છેક સુધી જતા પણ વ્યસન હોય એવા એટલે અફીણ વાવું પીવું એટલે હોકા હોકલીન બધું એવા એટલે કઈ બચે નહી આવક ગણી ગામધની દરવાજ બે ગામડાના ધણી હોય આવક ઘણી હોય પણ બધું ફૂંકી મારે ગરીબે ને ગરીબે ને એમાં ભગવાન સ્વામિનારાયણ સંતો મળ્યા પછી હરિભક્ત થયા સત્સંગ લીધો વ્યસનો ગયા પછી તો આળસ પ્રમાદ ખંખેરી પછી બાપાગીરી હોય એ બાપુગીરી એ મૂકી હોય કામ ધંધો કરે પૈસા ખૂબ અડખ સંપત્તિ પછી ભગવાન સંતો ના આશીર્વાદ થી બધું બધું થયું સોના ચાંદી ને ઘરેણા બધા પડારામાં ભર્યું હોય હવે એમાં એક રાતે આવીને એના ઘરની પાછલી દિવાલે ક્યાં પટારામાં ક્યાં ચાવી મૂકે છે એ બધું એટલે ઘર નો જ હોય ને કોઈ ભેદું એને જોઈ લીધું આ ઘર છે ને આ પટારો આ પટારે આ ચાવી જુડો અને એમાં ચાંદીના સોનાના ઘરેણા રોકડ રૂપિયા વીસ દસ વીસ હજાર એની કોથળીઓ ભરેલી પડેલી ગાદલા ગોદા મૂક્યા એ બધું જાણે ભેદ એનો જોવે પરખીને હરકું કરી લીધું મહેમાન હોય ગામ ભાઈ છે પણ રાતે ત્યાંથી બે ત્રણ જણા થઈ પછી આવ્યા ને પછી રાતે દિવાલમાં કાણું પાડ્યું એનું આપડે જૂની ભાષામાં ખાતર પાડ્યું કે મોટું પાકું પાડી ગયા અંદર ચાવી ને જોડો તો ઉડ્યો પટારો ખોલવા ગયા એ જ ચાવી દિવસે ખોયલું હતું એને જ ખોયલું તું પટારો ખુલે જ નહીં તો કઈ તો આખો પટારો ઉપાડો ચાર પાંચ જણા હતા આખો પટારો ઉપાડી આખો પટારો લઈને લઈ ગયા તે વગડામાં જઈ મૂક્યો ત્યાં પાછા મથ મથે કઈ પેલું ખુલે નહીં એટલે કે ઉપાડો મોટા પાથ પથરા લઈ આવો અને કાં જ્યાં જંગલ માં જાડવા હોય મોટા ધોકા કાપો ભાંગી નાખો પટાળો હવે મોટા ધોકા આવા મોટી લીમડાની બાવળ ની ડાયડું લેવું અને જ્યાં મારવા જાય ત્યાં કોક નો બોલા એટલે બોલ વાતચીત પગનો પગરો એ સંભળાનું માણસો આવે છે તો તરત આવી ગયો અહીંયા ધોકા ધોકી શું થાય છે એટલે ઉભા રહી ગયા ભયા જાય પછી પોથરાટી બોલાવીએ હવે એ ઓલા આમ સુધી વાતો કરતા કરતા ગયા એનો હળ ધીમો થશે વળી બીજા પાંચ જણાનો અવાજ આવ્યો જ્યાં ધો ઉગાવી મારવા જાય બે પાંચ આવે વળી પાછું સવાર પડી ગયું અજવાળું ઉમેર્યું ખુલતું નથી ધોકાવાતો નથી હવે જો કઈક થાય ને કોઈ બાળી જાય ને એવું થાય તો સુરા બાપુ આપણને ઘાણીએ કાઢીને તેલ કાઢી નાખે પછી મૂકે નહી ભાગ એ બધું ઘા કરીને બીઆ ઓ ને કોલે દાંતણ લઈ લીમડા નું સરસ મને ભાવળ નું દાંતણ બેઠા કરવા ગામ માંથી નીકળ્યા ફાંકું જોયું બાપુ હા હા ખાતર પીડ્યું બાપુ તમારા પોતે અને અમારા ઘરમાં ખાતર પીડ્યું બાપુ આવડું મોટું ફાકું હે મહારાજ સ્વામિનારાયણ પેલો શબ્દ નીકળ્યો હરામનું છે નહી દશાંશ ધર્મ તો કાઢું અણહક નું દેવનું ઘરમાં નથી મારું ચોર લઈ કેમ રીતે જાય હે ભગવાન પણ મહારાજ જેવી મરજી બીજું અડેની નહીં પૂરો નીકળે છે અણહક નો ધર્માદા નથી તો મારું લઈ કેમ જાય કોઈ હશે પણ શ્રીજીની જેવી મરજી ઘર ખોલી ને અંદર ગયા પટારો જ ના પડે એમના પત્ની નું નામ શાંતુબા કે છે આજ્ઞા નથી ઘરે ઘરે મારી મારી ને તોડી નાખવું બધાને ઘરે થોડું થોડું લૂંટી ને પાછો પટારો ભરવું હવે કઈ થાય નઈ સત્સંગી થઈ ગયા છે એટલે હવે જેવી મહારાજ ની બાકી તો નઈ આ સુરા બાપુ કઈ ભૂલ્યો નથી પણ સજાનંદ સ્વામી ના આપડે વ્રત છે તરત જાન ગયા ગયા ગયા પટારો પોતાનો પટારા માથે ચાવી સુરા બાબુ હાલ હાલ લઈ જા લાગીને ઘર માં ભળિયા મૂકીને જાવ જાઓ બાપા હશે એ ચાગી લગાડી ઉપર ધરદી ખુલી ગયું વિચાર કરો જો આ પાર્ટનર કામ કેવું કરે છે એમાં ઘણી વાર નાખી તો નથી ખુલતું આ મામી બાજુ કે લાય તને ઠીક નથી લાયમલી જાય અને આપણું તાળું આપડે જ ખરીદ્યું હોય આપણે દીધું હોય તો આપડે નથી ખુલતું આવું છે પટારો તરત ખુ અંદર ખોલ્યું જેમ નું તેમ આ દરમિયાન પટારો લઈને પાછા વળતા હતા ત્યારે સુરા બાપુ વિચાર કર્યો મરજી એમાં અર્ધું જે કઈ પીળ્યું બેચ્યું હોય તો એમાંથી અડધું મહારાજ સંતો માટે આપણે વાપરી નાખવું છે પચાસ ટકા એ આપણે વાપરી નાખવું છે એટલે આ જોયું અકબંધ સાંતુ બાજુમાં જોયું એમના ઘરના અકબંધ હતું હા જોયું હું કેતો હતો ને દશાંશ ચોખો ધર્માદા નહીં અને અણહક નું નહીં ભગવાને આપણી રક્ષા કરી આપણું કઈ જાય નહીં પણ જો આમાં રક્ષા કરે તો જે બચ્યું હોય એમાંથી પચાસ ટકા અર્ધું આપણે શ્રીજી મહારાજ ને માટે આપણે ઉત્સવ સમય મહેમાન વાપરી નાખવાનું એટલે હવે અર્ધું આમાંથી આપણે મહારાજને અર્પણ શાંતુભાઈ દરબાર તને શું બોલ્યા કેમ ખોટું કર્યુંટારો ખુલી ગયો મળે તો કામ થાય નહી તર કે કોને પૂછીને કીધું તું હું તમારું અડધું ફાડું છું મને પૂછવું તો જોઈ ને તમારી મેળે એકલા એકલા નિર્ણય કરી ગયો છે ઘણા એવા આપડે ચરિત્ર આવે છે એક બિચારો ગામનું નામ ભૂલી ગયો લોટ નો હું પાણી ભરવા લોટ નો હુંડો ભરી ત્યાં બે કીધું કીધું ગયો લોટ નો હુંડો લઈને પાછો પીડ્યું લાકડી લઈને આવ્યું અને ઓલે બરાબર સાધુ પાણી લોટ હુંડલો મૂક્યો અને ઓલું આવ્યું રાઈડે રાઈટ લઈ લે મારા પીટા લોટ પાછો લઈ લે લઈ લે તું સંતો કે શું છે ભગત મારું ઘરનું છે તમારા ઘરમાં ડખો થાય લઈ જાઉ લઈ જાઉં અમારા વાંધો અંદર ભૂખ્યા રેવાની ટેવ છે જાર થી કબાટ પટારો ખુલી ગયો હોત તો કઈ તમારા માટે અડધું છાંડત નહી માટે એ જેટલું છે એટલું શ્રીજી મહારાજ માટે વાપરી નાખો અને પછી સુરા બહુ સારું મને આ મારા કરતા તમારી ભક્તિ ને ધન્યવાદ છે ગયા સીધા શ્રીજી મહારાજ પાસે ગટપુર મહારાજ વાત કરી મહારાજ હવે પધારો અને હવે ઉત્સવ સમય જે તમારે કરવો તે આવો પણ હવે દ્રવ્ય નો આપ કરો બસ અમાજ પછી મહારાજ આવ્યા શિયાળાનો સમય અને એમાંથી શાકોત્સવ શરૂઆત થઈ પૈસા માંથી પેલાથી પાંચ મણ રીંગણા ક્યાં જાય પાંચ મણ રીંગણા બીજું તો જુદું આ રીતે ખીચડી હોય રોટલા હોય બીજું હોય છાસ હોય દહીં હોય એ તો જુદું પાંચ મણ તો ખાલી રીંગણા શાક એનાથી શરૂઆત કરી તે શાકો એક દિવસ નથી ચાલ્યો આ પૈસા માંથી પૂરા બે મહિના સુધી આજુબાજુના ગામડા માંથી હરિભક્તોને બોલાવે સુરા બાપુ સંતોને બોલાવે શ્રીજી મહારાજ પોતે કસોટા વાળી રીંગણા શાક બનાવડાવું ઉભારીએ પોતે પીરસે અને જયારે છેલ્લો દિવસ બે મહિનાનો થયો ત્યારે સાઠ મણ રીંગણા અને અઢાર મણ ઘી વઘાર ઈ જમાના ઘી આંગળી અઢી ગઈ હોય તો તણીથી સુગંધ જાય નહીં અને અત્યારે અડી ગયો આપણે ખબર ન પડે ક્યાં અડી ગયા હતા એવું એવું તો ખોટી વાત નથી હજી હવે તો કેવું હોય ખબર નહિ બાકી એજ એ શિયાળા એ ભેંસુ એ શુદ્ધ ભેંસુ ના ઘી ભેંસ ના શુદ્ધ ઘી લો ને પાણી એને શિયાળામાં જામી જાયબડ જ હોય છે એ જામે જામે સત્સંગમાં રડબડ રડબડ કોઈ ટેફું થતું જ નથી સાઠ મણ રીંગણા અઢાર મણ ઘી વઘાર એની અંદર પાછી ચણા નો લોટ નાખવાનો એ બધું હજારો માણસો આવ્યા ગાળાઓ ભરી ભરી નબીલ ગુલાલ ઉડાડી અને રંગોત્સવ કર્યો અને જય જય સત્સંગમાં કર્યો કે શાકોત્સવ અમર થઈ ગયો પણ મૂળ વાત ધર્મા તો કાઢો છો પાર્ટનર ઠાકરજી છે મારો પૈસો ક્યાંય જાય નહીં પૈસા આવે ચિંતા ભગવાન નો ભાગ કાઢે પૂરેપૂરો મને લાગે આ બધા શિક્ષા તો વાંચતા જ હશે પણ પંચાણું લોકો એના ઉપર ધ્યાન જ આપતા નથી કે ભાઈ આ ઠાકોરજી કીધું છે તો વાપરવું જોઈએ એમ પણ ઘણા પાસે બહુ પૈસો ભાઈ કરજો કેવા ખાતર કહી દઉં કે ઓળખતા હોય બઉ પૈસો હોય પણ વાપરવાના એવા કંજુસ ક્યાંય તમારે વાપર્યા નહી પાંચ પૈસા દેવો જીવ નીકળી જાય મરી જાય બધું પીડી આ લોભિયા જેવો તો ઉદાર કોઈ નહી હોડ પર્સન્ટ આપીને ગયો જાય ન પોતે વાપરે ન પોતાના આત્મા નું સારું કરે ન હવે સત્સંગમાં ક્યાં ક્યાંક બે હજાર રૂપિયા દીધા હોય રૂપિયા હવે લાખો રૂપિયા હોય એમાંથી પાંચ હજાર ચોપડો કાઢ્યો નકરા એક નીકળ્યું ક્યાંક દાનમાં દીધા ધર્મરાજ ને સામે ઓલ્યો કે જો એટલું તો નીકળ્યું ને સો રૂપિયા અને તમે મને નરકમાં ગોંધી રાખો ના હાલે ન્યા સામો છું આપી દો પાછા કોથળી સાથે નરક માં નાખો નાખ્યો હું જોઈ રહ્યા છો એટલે જેટલી સંપત્તિ છે હિસાબમાં બઉ ઓછા હોય છે આત્મકલ્યાણ માટે ભગવાન જેવો ભગવાન મેળ્યો આવો સત્સંગ મેળ્યો આવા સત્કાર્યો કરવા માટે આવી ભારત જેવી પુણ્ય ભૂમિ મળી અને છોકરા છોકરીઓ વરાવા પરવાના છે એની કોઈ ના નથી વ્યવહાર તો કરવાના છે પણ તમારું પોતાનો આત્મશ્રેય થાય એમ હાથે કરીને આ પૈસો છે ને એ વાપરો ન કેવાય ખર્ચો નવાય કેવાય નાખો જેમ પાકે એમ આ લોકતો હોય છે માટે ઇન્વેસ્ટમેન્ટ સાચું આ છે સત્સંગમાં ભગવાન અર્થે ગરીબ અર્થે એ બધું વાપરી લેવું માટે જરૂર રક્ષણ ચિંતા છે પણ ભગવાન વચમાં આપણે ઇન્વેસ્ટ કરીએ એને રોકીએ એનો પાર્ટનર કરીએ દશાંશ ભાગ રાખીએ તો જરૂર આપણે ભગવાન સહાય કરે છે આગળની વાતો બાકી છે સજાનંદ સ્વામી મહારાજ બાલા ભક્તોજનો જે સ્વામી નારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવન અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુ ટ્યુબ વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો तो आ बसवों ने यूट्यूब पर निहो शेर करो सबस्क्राइब करो अपनी गुरूकुल परिवार्यूब चेनल रेग्यूलर अपडेट मैं बेल आईकॉन पर क्लीक करो आम करने ततत सारी प्रवृत्ति साथ देवदर्शन उत्सवों सतत जड़ाये रहो